પેલું નથી થઈ ગયું શુદ્ધ થઈ શુદ્ધ આત્મા થઈ ગઈ શુદ્ધ આત્મારે આ બધા જાલાસો થઈ ગઈ શુદ્ધ આત્મા થઈ ગઈ બહાર તો લોકો જાણતા નથી ને બાર લોકો પૂછે તું શું કહી બાર જાણતા ને થોડી ભાષા બીજી આ તો ભગવાન ની ભાષામાં તું શુદ્ધ થઈ ગયું શું થયું વાતો ભ્રાંતિ ની ભાષા ચાલક કઈ ભાષા ચાલક ભ્રાંતિ આમાં સસરા આવ્યા મરવા આવ્યા કાકા આવ્યા એ ભાષા ભગવાન ની શુદ્ધ ભાષામાં તું શુદ્ધાત્મા થઈ ગઈ તો બાતો ભ્રાંતિ ની ભાષા બોલવું પડશે વાત તો કરવી પડશે એટલે કોણ પૂછે કોણ થય કહું એલા ડોક્ટર બધું બોલાય એ આપડે જે બોલતા હતા તે જ બોલવાનું જાનતી બોલતા કઈ જ બોલાવ ભાષામાં થતો લીલા રહી તમે બધી આ બધી તમને ખબર પડી સમજી પડી પડી ને પડી આ મારે શું નામ છે અને નીચે થી ખરી રીતે સુધારતા થઈ ગયા પડી એમ જાત ખરેખર હું ઈલાજ કેવું બધા બોલતા ના ઇલાજ છું પછી ખરેખર હું ઇલાજ છું શું ઈલાજ નો દેહ ને લીધે તારું વધારું ઓળખવાનું સાધન આપેલું છે ખરેખર તું ઈલાજ નથી શું જાણ્યું તમે શુદ્ધાત્મા પ્યાર છોડતો છો આ બકરી ને આ બકરી હોય છે એના ભગવાન ની ભાષા શું હશે એ રિલેટિવ બહાર શું કે છે બકરી ને રિલેટિવ ભાષણ શું કે રિયલ ભાષા શું હશે સુધાર્થમાં ગાય રિલેટિવ ભાષામાં ગાય અને રિયલ ભાષામાં સુધાર્થમાં થયું બોલો ને બે દ્રષ્ટિબિંદિ તમને આપ્યો આવાજે થયું બોલો ને આમ શબ્દથી ના ચાલે તમે પાપો ગજવી બધું થાય ને એટલે તમારે રેગ્યુલર નહીં ચોરીસે કલાક રહેશે એટલે આપણે બહાર જઈએ ને તો જોતા જોતા જવું ગાય હમી મળે તો આ વાંચી રિલેટિવઈન્ટ દેખાય આ શામળાજી માંથી અને અંદર થી રિયલ પોઈન્ટ દેખાય દેખાય ના દેખાય આગળ ની આંખથી રિયલવી પોઈન્ટ અને આ દાજી ચામડા ની આંખથી રિલેટિવ ને કોઈ સ્ત્રી જતી હોય તો રિલેટિવય રિલેટિવ થી પુરુષ રિયલ ની પોઈન્ટ થી સુધાર આ બે આ બે લી પોઈન્ટ તમને પાંચ આજ્ઞા આપું છું તમે આ બે આજ્ઞા હતી કાલથી જોવાની આ સિસ્ટમ દવાખાના જવું નઈ દર્દી ને રિલેટિવ ના સમજો પડી આગળ ઊંચી કરજો તમે ગઢી સમજો પડી આ બે વાક્ય આપ્યા આમાં અઘરું છે કશું આ બે આજ્ઞા આપી દેલેટિવ ને રિયલથી જોવાનું અભ્યાસ રાખજો પેલા તો એકલું જાણ આ તો ગધેડું આવ્યું આપડે આપણે ગધેડું મળે ને લગ્ન કરે પાછા આવે કેમ જાગા પાછા આવે ત્યાં ગધેડો હું પણ થયા ગભર ને તમે ગઢેડા બેઠેલા ભગવાન ને રીસુધાત્મા કાર કરે કેવાનું એક રીતે બધું હા ચાલ્યા કરે તોફાન એટલે દ્રષ્ટિ ના હોય ને સફાન ચાલ્યા કરે આખી જો વાત છે ને આ તો વિજ્ઞાન છે આ કઈ ગપુર નથી આ તો એક્ઝેક્ટ વિજ્ઞાન શું કયું કોઈ ચેન્જ ના મારે એવું આ વિજ્ઞાન શું થયું તમે ને એટલે બે વ્યૂનવી પોઈન્ટ તમને ખ્યાલ રાખવા રાખવાના અઘરું નથી ને કઈ બીજા ત્રણ આજ્ઞા આપું છું આ બે આપીને ત્રણ આપું છું એ આજ્ઞા પાડો એટલે તમારે સાથે કોઈ જાતની મુશ્કેલી નહીં મારી બધી મારે જવાબદારી મારી બધી આજ્ઞા મારી પાડે છે બરાબર ને એક ચિંતા ના થાય તો બે લાખ ડોલર દાળો મારી પર એટલી બધી આ વિજ્ઞાન છે એટલી બધી સુંદર ચિંતા પણ ના થવા સંસાર સરસ ચાલે બહુ સરસ પહેલા જે ચાલતો હતો ને એ તો ગાઢને મેટનેસ હતી હવે આ કોણ ચલાવતું છે આ ઘરનું કોણ ચલાવતું તમારું કેટલાક મે જોબ જતી રહેશે તે કેમ કમાતો નથી જતી રહેશે કેમ કમાતો નથી કે કમાય છે કે બીજી કોઈ વસ્તુ કમાય છે આપડે કમાઈએ છીએ કોણ કમાય છે આપને જવાબ જીતું રૂપિયા ના કમાય છે જવાબ જીતી રૂપિયા કમાય ના કમાય આ તો બે લાખ કમાયો નહી કમાયો છોડી પડી પડાય તો બે લાખ ખાતી રહ્યો પછી ખોટ જાય ને તો આપડે કઈ ક્યાં છે આમ થયું છોકરી છોકરા આવ્યા ને ભગવાન ના યાદ કર્યા અને પછી મરી ગયો કે ભગવાન લોકો છે ને તેને કોણ ચલાવે છે જાણવું ના જાણું જોઈએ તેના બધું ને જો તમે ચલાવતા હોય એવું તમને જાણતી હતી કે હું ચલાવું છું તેથી તો આ પઠક વાળું આ ખરેખર કોણ ચલાવે જાય છે પછી પઠક બંધ થઈ જાય જો આજે ભગવાન જો ચલાવે તો એને દર્દન થાય જે કરે તેને કર્મ કર્મ લાગે એટલે ભગવાન ચલાવતા તમે ચલાવતા નથી કોમ્પ્યુટર જેવી મોટી શક્તિ છે જબરદસ્ત સમસતી શક્તિ સમજો ને શક્તિ કોમ્પ્યુટર જેવી છે કેવી છે તે તમારા અહિયાં ખરાબ ભાવ થાય તમે કોઈ મનમાં ગાળો દો તો જાય કોમ્પ્યુટર માં ફીડ તરીકે દાખલ થાય શું થાય ખીડ તરીકે અને પછી આ બાજુ સફળ આવે એટલે કોમ્પ્યુટર બધું આકારે સફળ આપે છે ને તમારું ફીડ ને તમને ફળ આપે બીજું કોઈ બીજું કોઈ વ્યક્તિ દખલ કરી છે નહીં ખરી સમજ ને સમજો એટલે એ કઈ શક્તિ છે કારણ કે સાયન્ટિફિક સરખા એવિડન્સ કહું છું માં અને ગુજરાતી માં વ્યવસ્થિત શક્તિ કઉ શું કઉ છું વ્યવસ્થિત એટલે સૂર્ય ચંદ્ર તારા બધું નિરંતર વ્યવસ્થિત અનાધિકાર વ્યવસ્થિત શક્તિ ચલાવી છે કોણ ચલાવી છે વ્યવસ્થિત શક્તિ ચલાવી છે કોણ ચલાવી છે અને પેલા એ જ હતી પણ ચંદ્ર બદલે હું ચલાવજો એ ખોટી ભાંતિ હતી સર અને તેથી કર્મ બંધાતા તો હવે કર્મ નહીં બંધાય હવે આપણે જઈ જાય શેખી ચલાવ છે આપણી પાસે કર્મ જવાબદારી નહીં આપે સમજ ને શું તમારું નામ રોહિત રોહિત રોહિત રોહિત તમે રોહિત થી જુદા થઈ ગયા શું થયું રોહિત નામધારી રોહિત એનાથી તમે જુદા સુધાર્થ ના પ્યાર છોલ બેની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન કરી શું થયું લાઈન ઓફ ડિમાર્કેશન એટલે રોહિત જુદા થઈ ગયા અને સિદ્ધાત્મા જુદા થયા આ રોહિત આ સંસાર ચલાવશે બધું સર્વિસ વર્વિસ બધું કરશે થોડું બન્યું અને કોને કોની મદદ થાય રિસ્થિત પ્રેરણાથી બધું ચાલ્યા કરશે તમારે શું કરવાનું રહ્યું હવે કે રોહિત મન શું કરી રહ્યું છે બુદ્ધિ શું કરી રહી છે ચીપ શું કરી રહી છે જોયા એનું કાલે ખરાબ વિચાર કરતો આપણે લેવા દેવા નહીં આપણે તાબામાં નથી હવે મન થતા આપણા તાબામાં રહ્યું નહીં કોના તાબામાં ગયું ઈલા ના તાબામાં તમારી નાતા કષ્ટા પરવા બધી એ જ શુદ્ધાત્મા ભાવે રહેવાનું કદું સમજો ને શુદ્ધ આત્મા સાથી ગયું કે આજે ત્યારસોન થયા છે અને રોહિત કઈ ખરાબ ખરાબ કામ થઈ ગયું તો આ શંકા નહીં લેવાની પણ થઈ ગયો શું કહ્યું પ્યાર જ કર્યા છે અને ખરાબ કામ થઈ ગયું છે રોહિત થી એ બધું હું જોયા તમારે છે તો કોઈ જાતનું પ્યાર જ લેવાનું સમજો બધી ને ગમે તેવું ખરાબ થઈ કામ તમારા હાથમાં નથી આવે વ્યવસાય છે તમે જોખમદાર નથી આવે વ્યવસ્થિત વ્યક્તિ આ બધું તમાર ચલાવી રહી છે તમને સમજો કરી ભાઈ તમને જોઈ ને દાખલા આપું દાખલા હોય તો સમજ પડે ખબર અરે આ ત્યાં લોકો આંખનો હોય બાર આંખનો તો હું લઈને આમ જતો પણ સરખ્યો સરખ્યો આમ સરખ્યો એટલે એમાં ઠેડું પ્રયત્ન કર્યો જતા પડી ગયો તૂટી ગયો તો કોણે તોડ્યો ત્યારે હોટલવાર શું કહે કે સાહેબ તમે એકલા જ હતા બીજો કોઈ હતો એમને તમે જ તો બહાર તમે જ કરવું પડે જેવું દેખાય છે એવું કહેવાય વિચારો થયું બીજો કોઈ હતો નહીં એમ તમે જ તોડ્યો કે આ ખરીદ તો કોણ તોડે છે તોડે છે સર તમારા બધા અને ચાર નોકર લઈને આવતો હોય નોકરના તોડી જાય સમજી જાવ તોડ્યું નોકરી તોડ્યું નથી એવું સમજી જાઓ તમે વ્યવસ્થિત તોડે કોણ તોડે છે આ વ્યવસ્થિત તોડફ કરે છે નોકર તોડે નહીં કરે આપડે નોકર નહીં કહીએ કેમ તોડી નાખાય જાય ઉઠે એમ તોડે ને આ બધી શક્તિ આપણો હિસાબ છે ને તે ચૂકવવા માટે નિમિત્ત બનાવું ચાલે નોકર ને શું કરે નિમિત્ત બનાવે અને આપડે આ કહીએ કે આ નોકરે છોડ્યું હવે આ તો વાતો દેખાય એટલે એવું નથી ખરેખર ને આપણો હિસાબ છે ત્યારે મારફત એ થાય છે વ્યવસ્થિત તોડે છે આપડો હિસાબ કેમ ચાલે તોડ્યો વ્યવસ્થિત એ આપણા લોક છે એ એક ડઝન કપડા આવે ને તે હાથ તો લાવ્યા બરાબર ને ત્યારે હા જોઈ ગઈ તો ત્યાં એ ચાલવાના કારખાના વળ ના ચાલે ઇન્કમટેક્સ ના ચાલે આ વ્યવસ્થિત બધાનું ચલાવવાનું એટલે આ વ્યવસ્થિત વ્યક્તિ તોડફાડ કરે છે અને સપ્લાય પણ કરે છે ખબર ન ભરી શું કહ્યું પણ હસી જવાનું કા ખોરે તોડ્યું કોરોપ કરીએ ગુનો શું કહ્યું તમે સંજેગી મારી વાત તમે સંજગી કરવા તમે હંજે જઈ તને હંડેરી આ વિજ્ઞાન છે વિજ્ઞાન થી તમારું બધું બનતી જાય કેટલી ચિંતા રહે જીવન આ લાઈફ કોઈ ભગવાન જેવું લાઈફ લાગશે શું કહું તમને એમ લાગશે ભગવાન જ થઈએ ને ભગવાન થયા તો આ થતા હું કહું એટલું નિકાલ કરો તો થઈ જાય આ ફરી વાર કરે તો બાર નાખી દે નાખી દે વિચાર અને આપડે તો ચાલે ના કોનો એનો કોનો દીકરો આ તો ઇન્ડિયનો આ તો ઇન્ડિયન પઝલ પછી સોલ્વ ના થાય કે આ કઈ જાતનું પદલ પણ એવું લાગે છે આ તો ઇન્ડિયન પદલ બે કયું લોકો નહીં સોલ્વ થાય જુદી જાતનું છે જુદી જતું થાય ને એટલે બીજો દાખલો સહી ગયો દાખલો હા બીજો દાખલો આપવા જ્યાંથી દાખલા લીધે પછી નાદ રહે બધું હવે આપણે હા બેંક માં આપડે ગયા એક હજાર બસો છ ડોલર અને બેંક માં ચેક ભરી અને બીજા બે લીધા આપડે શું એક હજાર બસો છે બીજા હજાર બે હાજર તો ગયું ને પછી પાછા હતા ગરબણી તાર બોર્ડ વાંચી બે બોર્ડ વાંચીએ એટલે આપણે રોહિતે કહેવું છે કે ગજબુ દબાઈ ગયો રસ તો નથી ના કેવું કહે ચેતવત પડે આપણે તો આપણે ચેતન એટલે ચેતવવા પડે એમને આપણે ચેતન અને એમાં ચેતન સન્ના થાય એ તો ભેગું હતું પેલી ચાલતું હતું ઘર અને આજુનું થઈ એટલે આપડે કે ગજુડા આપી લગ્તો ખરાબ છે એટલે દબાવી રાખે દબાઈ રાખે પણ જમા થઈ કાપી નથી એને વાટેલા બધા રાખ્યા છે આપડે શું કહેવાનું કોને કાપી ગયો કપાવડાયું આપડે જોઈ લેવાનું કયું કજું બે હાજર નું કયું આપડે ખબર બસો થાય બે હાજર હિસાબે આ તો આપડે પકડાઈ ગયા આપડે પકડાઈ ગયા પછી આપડે શું કે શું કયું તારું કે પેલો રહી ગયો આગળ બસો હતા આપણે આગળ રાગ આવ્યો હતો એમ ખાલી કરી બહુ સારું બહુ સારું થેન્ક યુ તને કે આપણે કહીએ બે હાજર ગયા તો આપી દઈએ પણ આપણે કહીએ હતા મૂરખી આવું મને કહેતો મેળવી એવી ઈચ્છું તને અમે બોલે ત્યારે સમજ ગયું ને વાતમાં એટલે આપણે કહી દે આ કાલી હતું એટલે પછી આપણને ખુશ કે પછી આપણે રસ્તામાં પોલીસ ગેટ આવે ને તો પછી આપણે મનમાં નક્કી કરવું કે પોલીસ ગયા પછી આપડી હકીકત કેવી જ્યારે જાહેર કરવું જોઈએ ગેરે પછી જઈને આપણે કહેવું કે હજુ કે છે કે આ કેસ બે હાજર બે હજાર ગયા છે કે લે એટલે પછી આપણે કે અને ઘેર જતો રસ્તામાં કશું મનથી જતું રહ્યું છે કે મન તો બધું રહ્યું છે ને કે મન દુવા પાડે તમે તો કેશો વ્યવસ્થિત એનું શું થશે ઘેર નાખે એટલે આપણે સમજાય મન આપશે નહીં કશું અને આખી રાત ઊંઘવા રહી દઈએ કશું આપવું હોય તો આપડે એની વાત હોય કશું આપે નહીં આખી રાત બોલા માર માર કરે આપણે ઘરું મન કશું આમથી ગોયલા મારના કહે એટલે આપણે સમજું મનને ચીર હું ગાવા દેજી રાતે એટલે ઘરમાં જઈ અને કહેવું કે ખૂબ દૂધ નાખી બનાવો સદના પ્રસાદ જેવો અને ભજીયા ભજીયા બનાવો એટલે ઘરના પાસે ખૂબ કબેલા એવા લોકો ખુશમાં સરસ બનાવે અને પછી આપણે અહીં સુધી ખાવું પછી આજે હવા બધા દવા લે છે પણ અહીં સુધી ખાવું પોલીસે શું થયું ટકા પકડી ગયો પણ શું થયું ત્યાં આખી રાત રંગી અને દાળી પીધો છે ને પાણી કર્યું પૈસાનું તો આપડે કઈ કે કઈ વધ્યું છે આપડે વધાર કરે છે આઠ સાડી પછી એટલે આપણે જાણીએ વ્યવસ્થિત ના બીજા બધા ઉડી ગયા આટલા હારી પછી પાછા છે તે આપણે લઈ લેવાના અને આટલો ગજા મેળા ના સાડી પછી જે ઉપરના છે તે પંદર પોલીસ થાય ગઈ લેવા ચા પાણી કરી દો શું કહ્યું કાંઈ બિચારી ઘેર બેઠા માથા ગુટે આપણે દોડ જમ કરી દઈ નાનું પડે હે હવે આટલું ખાતર પાસે દઈ આટલું બધું ગયા પછી પછી પેલા એ પેલા જો હા દિવસ એને મળે નહીં શીખાય તો ભૂખ્યો બિચારો ત્યારે તું હવે તો જાય શું કહ્યું પછી આઠસો ડોલર લઈ ગઈ ઘરમાં અને તું આપણા બે હજાર બેંક ખાતે દેવાના અને બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને આટો મૂકી દીધા થઈ ગયું વ્યવસ્થિત આવે ખરેખર આમ જ છે પણ લોકો તકરાર કરવાથી તકરાર કરવાથી પાછું આવે થોડું હા એક તો ખોટ ગઈ લમણે લખેલી અને ઉપર ટકરા બીજી બે ખોટો ખાધી પછી ગયા કોનું મોડું એક કોઈ નુકસાન થાય નહીં સમજો બધું અરે આ એક્ઝેટ છે વિજ્ઞાન જ છે આ ગપુ નથી એક્ઝેટ જ છે સમજુ ને એક્ઝેટ ઉપર ચાલે છે ને એક ઘડી ચાલે નહી અને પરિણામ પેલા ગપ્પા વાળા એક જ પરિણામ કોઈ જતો સ્ટેજ નહીં વિજ્ઞાન થયા તો એ થાય પાણી થઈ જાય શું થાય હવે સુધી આવ્યું ત્રણ આગળ પૂરી થઈ ગઈ હા દાખલા થઈ ગયા બે થયું ને બે થઈ ગયા દાખલા થઈ થઈ બે કરાવે છે તમે બંધાઈ ને મન તમારે તાબામાં નથી મન બુદ્ધિ જીત ના અંદાજ તમારે તાબા બને તો રોહિત તાબા તાબામાં ગયેલું સમજું ને એટલે મન પૂદાકૂટ કરતું હોય ખરાબ વિચાર કરતો હોય આપડે લેવા દેવાઈ આપણે જવાનું ખરાબ વિચાર કરે છે સમજો અને પછી રોહિત ને કેવું રોહિત સારા વિચાર કરે ને ભાઈ આ બધા ખરાબ વિચાર રોહિત જોડે વાતો કરવી આપણે દાડા બે ચાર ના કરાય કઈ ઝઘડો નથી આની કોઈ વખતે જરૂર થઈ ગયો જ નહીં અને તારે ઇલાજ વડે વાતચીત કરી ને ઈલાજ સારી રીતે સજેસ કરી ગયા ડોક્ટરો ખુશ લોકો ખુશ થાય એવું કરી પેલા સમજો ને તારી જોઈ શક્તિ અમે આવી શકે તું ખબર જ નહીં તો ડિસ્કરેજ થ ને તો હું શું જોડે હું જોઈ ને અને કોઈ વખતે ડિપ્રેશનમાં આવી જાય રોહિતને તો રોહિતને તે જો પેલા કપાટ કબાટમાં રીસ હોય ને લોકો ત્યાં તેનો હમ રોહિત દેખાય એટલે તરત આપણે કહેવું હું હું છું જોડે ગભરે જ નહીં આમ કંઈ ચોકું પાત્ર શું રોકવાનું હું છું તારી જોડે ગભરાશ નહીં એટલે ખબર કોઈ ભલે જ નહીં ને ભલે થયા બે ત્રણ લાખી ખોટ ભાઈ તો ફાધર પણ હોય કે ખૂબ તો કહે કે જયારે બે એક બે એક લાખ આપો ને તમે એમ કામ લખતા નથી ત્યારે જ વારતા તું અમસામાં ધંધો કરાવ તો આલે અને આપણી અક્કલ મારે કરે હજુ આવડે એટલે આ કોઈ ખબર બધા ખભો થતો નહી ખબર આ સુધાર્થ ન થો તમારો પોતાનો એટલે કોઈ જમીન હરકત નહીં આવે ક્યાં સુધી આવ્યું થઈ ગયું તાઈ પૂરા થયાન બંધ આપડે રૂણાન મગ બધા ગરના હગા વાળા બીજું બધું કેટલું છે ઋણાન મગ એટલે પૂરો બને રૂણા હજાર બધા થાય છે ને કેટલાક છે વાય આખા જગત જોડે આપડે લેવા લેવા નથી પણ આમ તો એલા કેમ તે નુ નાન બંધ શું થયું બધા કઈ કેટલા થાય ના એ તો બઉ થાય આપણે હાડ ચાર આટલી રહ્યા એ બધા ખાતા આપણે છે ને આટલા જ ખાતા ને ત્યાં ખાતા બધા નિકાલતા નખા નથી શું કરવાનું આખી બીજા જોડે ખાતા હોય તો અહિયાં આગળ અમે લાખો માં નથી આ અમેરિકા વાળા બધા ખાતા અને આપણે થોડા માટે નીકળ્યો આપણે બદલવું પડે ના આમનું થયું આપણે રોહાન આપણે પૂરો કરી ચોખ્ખો કરી પછી હિસાબ ચોખ્ખો કરી નાખે સુધાર થઈ ને ના આમ થાય ધર્મ પડે એટલે શું કરવાનું કે છે તું સુધાર થયો રોહિત ને સાહેબ ઓળખવું હોય તો શીખ ઓળખાય કે ફાઈલ નંબર નંબર ટુ પછી ફ્રી છોકરા ફ્રીર ફાધર બધર ફાઈલો એ સમજી રહી કે ફાઈલ પચીસ થઈ પચાસ થઈ એટલે آجية... આ ચોથી આજ્ઞા શું છે કે આ રિલેશન જે ફાઈલો એ ફાઈલો નો સંભાળો નિકાલ કરી નાખવાનો શું કરવાનું છે સંભાળે કયા ભાવ નિકાલ કરવાના સંભાવથી નિકાલ કરી આપણી વાંચું કઈ આવે ની તો એ અસ્તુ આવે એટલે આપણે અસ્થા મળીએ એ ચીડાતું આવે એટલે આપણે છીડીએ આપણે જે ચીડાતું આવે એટલે અશ્વું આવે આપણે કહેવાય દાદા ની આજ્ઞા પર સંભાવ નિકાલ કરવો એટલે તમે મનમાં નક્કી કર્યો એની પર અસર પડશે શબ્દ થઈ જશે ના થઈ જાય પછી મારે કરવાની પણ તમારે મારો સદભાવ નિકાલ કરવો છે એવું આજ્ઞા પાડવાની અમુક દૂર છે એમાં સંભાવે નિકાલ કરવો છે શબ્દ જ નહીં દેવાનો આ ફાઇલ આવી એવું સમજાવો હવા ને પણ આવીને આવે છે ભાઈ નો ધંધો નિકાલ કરવો એ તો એમને દાખલા આપવું દાખલા ની યાદ રહે હવે આપણે જોવાનું છે એ તું કહું બેન ને કે મારે જમવાની થાય મૂકાયો તો એટલે બેન જયારે કહી આપણે મુખ્ય એ છુ કે પાંચ દિવસ આવો એમ કે એટલે આપણે શું પછી કરી આપડે એમને કેવું કે નથી ને એટલે બહુ ડાયો થઈ ગયો કેવો હતો કેવો થઈ ગયો આપડે હમદી શું કરીશું ત્યાં જવાનું એટલે તાજી છે જરા થોડો છતકાણ છતકા બીજો દાખલો આપો ફાઇલ નો સંભાવિક રૂમ માં બેઠા બેઠા સીધાત્મા નું ધ્યાન કરો છો આપડા જ્ઞાન થી કોણ આવ્યું કેવાય આપડા કોણ આવ્યું કે આપડે ઘરની જોડે ચોર વારો હોય અનાજમાં પતંગ આપડે કઈ કેમ સિલેમા પડ્યું ખ્યા છે સમજાય બરોબર ને કે ઝગડો કરીએ શું કરું સંભાવે બિહારી અને કહીએ પાસે ભાવ વધી ગયા છે ના માને તો એકસો દીસ આપીને પણ ઉતુમ કીધી એ તમારો વિકાસ થઈ જાય ના થઈ જાય ના બરાબર અને જતો હોય તો આપડે કહીએ કઈ દુઃખ થયું છે નહીં કાબી સારી થઈ ગયો વ્યાર ના બંધાયું થઈ ગયું ના પડે આપડે એ તો કઈક મોકલી પડી નથી આપડે પછી સમજે સમજ પડે છે એટલે હવે મુસલમાન પાડોશા કોતરા પેલા મોટા માણસ હતા ને બહુ મોટા તમે મારી પાસે ના લેવાયા સાહેબ શું કે હું કઈ કોર્ટ ખાવાનું સાહેબ એમાં એમ કે પૈસા બધા ફેંકવા દેજો એ આપણે એમ દબાવીએ નહીં એટલે સાહેબ કે છે લેવું બધાએ પૈસા નાખું તું સારું તારામાં લઈ લેવા નથી શું કે છે અમને બધા પૈસા ફેંક્યા છે મી આ તો ભડક્યા સિવાય લઈ લીધે બધા કમી શું કરવા તું સાહેબ લઈને ગજમ ગઈ હેડવા માર્યું કે એવું બરો સર સાહેબ ક્યાં આવું કહે એમ કાંઈક જોઈ લઈશ કે છે મેડવાનો નવા ઉભો ના થાય પૂરી થઈ ગઈ ચાર આજ્ઞા માં કઈ અઘરું છે હા પાંચમી આજ્ઞા જાણતા હતા ને એટલે આ વ્યવસ્થિત થયું છોકરા માં થયા શુદ્ધાર્મા ખોટ ના જઈએ પેલો ચોપડે તો કઈ ચોપડે ખોટ ના જાય છે એવું તમને દેખાડું હમણાં જીજું પુસ્તકો છે આપણા સગનો એ ફ્રી ઓફ કોસ્ટ આપે છે એ તમારે મુંડાઈ દેવા ઓગરી છે સમજે મનસભી માફિક અક્રમ વિજ્ઞાન કહેવાય છે એ માસિક માં દર મહિને બેસ વાળી દાદા કરે એટલે બાર મહિનાની બાર આવે એ તમારે માસિક તમને બાંધી દેવાનું સમજો ને એ એકલો એ માછી વાળા પૈસા ને જુદા ને મારા પૈસા આપીને બદલીવાનું પછી સમજે આ ત્યાં ચાલે નથી એટલે એક પણ ચિંતા થાય રહી જવાબદારી મારી પછી શું કાલ થી નક્કી કરો મારે પાડવું છે આજથી જ નક્કી કરવાનું હવે ખરે પેલા તો કેતા હું રોહિત છું ખરેખર રોહિત છું ને અને હવે ખરેખર એટલા પડે ને રોહિત તો વ્યવહાર છે યાર જુનાર લેવા પેલા માટે હવે ખરેખર શું છે એટલે જે કરે બોલતા ખરેખર રોહિત છું એ ઇગોઇઝમ હતું વચ્ચે શું હતું પણ ઈગોજમ હતું આવા તો વ્યવહાર થયો ડ્રામેટી વ્યવહાર થી આપડે વ્યવહાર ન થતા લોકો ઈલાજ કે ખરી રીતે નહીં ખરી રીતે તમે ચુરા થયા પેલા જે ખરી રીતે હું છું એ માનતા બધું ખરી સમજ ને ક્યાં ગયા બે નહીં બે હા હા હવે ગોજન કોણ થયું શું થયું ઈગોજન અને મમતા મારું બંધ ગયું આજે હું મારું આજે ત્યાગ થઈ ગયો અને સ્વરૂપ જે હું સુધાર્થ માં છું ગ્રહણ થઈ ગયું શું થયું પોતાનું સ્વરૂપ જે હું સુધાર્થ માંથી ગયું અને જે પોતાનું અહંગાર મંગા ત્યાગ થઈ ગયા ને એટલે ગ્રહણ કરવાના રહ્યું ત્યાગ કરવાના સંભાવ નિકાલ કરો હવે બીજી પછી ત્યાગ કરવાનું આજે ખાવું પીવું અનુકૂળ આવે તો પ્રમાણે મજબૂત હવે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને કહ્યું જ્ઞાની પાસે જ પડી રહેજો કારણ કે તમે પડી રહશો એટલે ભુક્તિ થઈ જાય ત્યારે આ જ્ઞાન પછી મારી પાસે અત્યારે પડી તો તમારી ફાયદો મળવાનું કરે જ ના કરે પેલા ના જવાની વાત છે અત્યારે તમારે જો ઉપાય કરી લો તો અહી ખાઈ રોહિત છે ઇરાઈ છે ભાઈ આ રે લઈ જાય એટલે આપડે શું કરવાનું કે હું તમે સંજોગ પાડું કાર થાય એવું નથી નહીં આખો દાદો તો રહે નહીં તો આ નિશાન થયા કે દાદાનું સારું દેખાય રહી તો બધી શક્તિ આ પરિસ્થિતિ બિરજ પ્રાપ્ત થાય અને એની જોડે વાતાવરણમાં બધું કરવો બધા ખરાસ થાય ને બહુ આનંદ રહે તો એ પણ એવું અત્યારે લૂંટાયો એવો વખત નથી લૂંટેલા છે ને બધા ઘૂંટા એમાં રસ્તો તો કાઢવો પડે ને સપ્ટી ટ્યુટ લઈ એટલે હું સપ્ટીટ્યુટ આપું કે રાત્રે સુઈ જાઓ નવ દસ અગિયાર વાગ્યા સુઈ જાઓ પણ આંખે પછી આ દેખાવા જોઈએ શું કર્યું આખે પછી દાદા દેખા સુધારાતમાં કોને સાંભળા એટલું બીજા કોઈ દખલ થાય એવું આ બધું કોણ સાંભળાયું હા હું સુધારામાં થોડું સુધારું સુધાર્થમાં તો બરું આ દાદા દેખાય દસ પાંચમાં એમ કરતા કરતા હું જાવ તો જેટલો લાભ થયો એટલો ખરો એ આખી રાતે હશે પછી નહીં ઊંઘ આવી જશે ઊંઘ ખરેખરી આવી જશે પણ આ અંદર એ આખી રાત પાણી પડ્યા કરશે એટલે આ રસ્તો આવ્યું તમે સુધાર્થ ના થઈ ગયા એટલે હવે તમે વૈષ્ણવ છો જૈન છે એવું કઈ રહ્યું નઈ કોઈ મત રહ્યા નહીં આવે કે બ્રાહ્મણ છું કેવું થયું બધું આમ વ્યવહારથી બોલવું ખરું પણ ખરેખર તે એવા નથી આવે ને એટલે આ મુસલમાનોમાં તમે શુદ્ધાત્મા દેખાય ના દેખાય એટલે આપણે આપણે આત્મધર્મી થયા કેવા વૈષ્ણવ ધર્મ નહીં સામનાયન ધર્મ નહીં જૈન ધર્મ નહીં કેવું એટલે આત્મધર્મી તો બધામાં આત્મામાં છે ને એટલે આપણે આત્મધર્મી થયેલા પક્ષપાત ના રહે બધા ધર્મના મય મંત્રોલે કેવા બધા બોલવા એટલે એક ચોકડી આવ્યા ને મંત્ર બોલજો કે જેથી કઈ મુશ્કેલ ના આવ્યા રોહિત ને કઈ બોલજો બરાબર દેખાડે પણ કરજો આવે દેખાડો હવે કાલે આવું તમે દાદા ને સમજાવશો તમે ફોન માં મિલભાઈ ને અમારા બધી દાદા ને વિઝી કરાવજો દાદા ની ગણપતિ આપડી સાથે કેટલી ફેમિલી છે એક ફેમિલી છે ત્રણ છે પેલી જોડું ફેરવત જોયું હવે હું સુધાર થઈ ગઈ તરુલતા બચ્ચન ને કાળા રહ્યા તો એની મેં મેં એની